સમય છે ખાસ તો કરીને એમ કેરી ફકીરી હાલ છે ને ફકીરી હાલ ને શબ્દનો સથવારો હોય શબ્દ ના સાથ થી ફકી પકવે એનો ઓથ એને એ જ હોય પછી બીજી વાત ભરતોરી એટલે એવી એક જીજ્ઞાસા તરીકે વિનંતી કરી મુંબઈ કુંવરજીભાઈ એ બે દિવસથી એકદમ જીજ્ઞાસા દર્શાવે થોબણ એ કે મને સપનું એવું તો આ પછી એમાં કશું ટેકો ખાસ મેળવકોનો સાહેબ નો રામદાસ એટલે આ તો એક સપનું છે ને આવેલા સપના માં સપનું આવું રાજન સમજાવે છે રાજન રાવણ સાધુ બની ગયા અને સાધુ ના રૂપ માં એવું કાને કુંડા અને આંગળે ભભુથી લગાવેલી આવું રૂપ મને તમારું જોવા માં આવ્યું રાજન કેસે એવા સપના તો કઈ ખાસ સાચા ન હોય પણ યોગા ને ગુરુ મહારાજની કૃપા બની અમર બન્યા અમર ભરથોરી એવા અમર પુરુષ એમ તો આપણે કહી દઈ સમય તો સેરી પડશે આપણે એકદમ એકદમ એકદમ એકદમ એકદમ એકદમ એટલે એકદમ એકદમ એટલે એકદમ અને પછી આપણે પછી કરશનદાસ બાપુ ભેરવી ના ભેરવી ની પટ્ટી એટલે ભેરવી એવો સુર છે આપડે એ પછી કરી અને હું સાંભળે તો આપડે મોજ છે અને પાછા કદાચ જો ટેસ્ટ કીધું છે કેમ ભાઈ ખરે કરે હું કરે હે આ કરે કરે હું કરે વચન છે ને ભાઈ જીવાન અને વચન માં ફેરશે જીવાન આપી કેમ કે પૂજ્ય અમરદાસ બાપુ પૂજ્ય અને પાછું સંગીત નું ગુરુ મહારાજ પ્રતાપ એટલે એના સામે પછી મારે કઈ બીજું કઈ વધારે કરવું ઠીક નહી પણ જીવાન અને વચન આવું છું આવું એટલે પછી બે ત્રણ દિવસ નો આવે એટલે આપણે એમ થાય આવું છું ઘણા કે આવું છું તંડી આવું છું પછી આપણને એને કીધું આવું છો વચન કોણ પલટે માઈ કોુમા વચન કોણ પલટે કે જન કુલ મેચન કહી કુ વચન કહે ताकि जबान कटी है कह वैताल ताल सन तू विक्र माँ एक बचन बोल જે કબુન પલટલ કાન કુંડ ધારી અંગળે લગાવી બૂ આવા સમીરે સાંજના સપના આર સપના હ धंधा करो बारू लख ला Oh <laughs> खाऊ रू राजने में घास If the mothers તમારું